મહારાજ પ્રગટ થયા છે બ્રાહ્મણ નો જન્મ બે વાર થાય છે માતા પિતાથી જે જન્મ થાય છે એ બહુ પવિત્ર માન્યો નથી નારાયણ એની મા થાય છે ગાય રાજાના ઘર નો સિપાઈ ગળામાં ચપરાશ રાખે છે હું રાજાનો નોકર છું રાજાનો સિપાહી છું છું એ સતત સ્મરણ રાખવાનું છે કેટલાક લોકો જનો પહેરે છે પણ જનોઈ મહત્વ સમજતા નથી એમને એમ લાગે છે ચાવી રાખવા માટે આ દોરી બહુ હારી છે જનો માં ચાવી રાખે છે ઊઠી જાય જનો કેવી રીતે બનાવવી તે વેદોમાં વર્ણ આવે છે બજાર માંથી લઈ આવે ગાળામાં પહેરે એનું બહુ મહત્વ નથી અભિમંત્રણ ગાયત્રી થાય એક એક ધામાં એક એક દેવ ની સ્થાપના કરવી પડે છે ઓન્યુન્ય સાત વર્ષના બટુ બ્રહ્મચારી શ્રી વામનજી મહારાજ છે સૂર્ય નારાયણ ભગવાન એમને ગાયત્રી મંત્ર ની દીક્ષા આપે છે આદિતિ માતા લંગોથી પહેરાવેટા આજથી તું બ્રહ્મચારી થયો દિવસમાં ત્રણ વાર સંધ્યા કરે જે ત્રણ વાર બરાબર સંધ્યા કરે છે એ બ્રાહ્મણ ની બુદ્ધિ બગડતી નથી બ્રાહ્મણો ની બુદ્ધિ કેવી હતી સંધ્યા ગાયત્રી બરાબર કરે બુદ્ધિ તીવ્ર બને છે વેદને શ્રુતિ કે છે શ્રુતિ અર્થ છે સાંભળવાનો સંધ્યા ગાય બ્રહ્મચારી ગુરુજી પાસે એક દિવસ ગુરુજી બોલે છે બીજા દિવસે શિષ્ય બોલે અને ગુરુજી સાંભળે છે એવી રીતે થતું ત્રણ વાર સંધ્યા કરે બ્રાહ્મણો ને સંધ્યા માં શ્રદ્ધા ઓછી થઈ ત્યારથી બ્રાહ્મણો નું પતન થવા લાગ્યું કેટલાક સંધ્યા કરે છે પણ બહુ પ્રેમથી કરતા નથી સંધ્યા માં ભક્તિ જ્ઞાન સર્વ નો સમન્વય બ્રહ્મ વિદ્યા સ્વરૂપ ગાયત્રી માતા ને હૃદયમાં સ્થાપન કરે પ્રાયશ્ચિત થાય છે પૂજા છે સંધ્યા માં છે સંધ્યા ધ્યાન સાથે જપ છે સંધ્યા પ્રાર્થના છે સંધ્યા સમાન શ્રેષ્ઠ કોઈ સત્કર્મ નહીં બેટા ત્રણ વાર સંધ્યા કરે તો રાત્રે કઈક પાપ થયું હોય તો એનો વિનાશ થાય દિવસ માં કઈ પાપ થયું હોય એનો નાશ સાયમ પૃથ્વી પૃથ્વી પૂતા પુનામ પુનંતુ બ્રહ્મણસ્પતિનામુચરિત સંધ્યા કરવાથી દૂર થાય છે બેટા ત્રણ વાર સંધ્યા કરે જે સંધ્યા કરે છે એની ચિંતા સૂર્ય નારાયણ ને થાય છે ત્રિકાલ્યા કરનાર બ્રાહ્મણ બ્રહ્મચારી ના ધર્મ સમજાવ્યા છે આજથી તું બ્રહ્મચારી થયો બેઠા કોઈ સ્ત્રીને અડવું નહીં અતિશય ભીડ સ્ત્રી પર પુરુષ ને સ્પર્શ કરે એ વ્યવિચાર જેવું પાપ છે એની સજા થાય અજાણતા સ્પર્શ થાય તો ભગવાન ક્ષમા આપે છે કેટલાક લોકો એવું સમજે છે મારું મન પવિત્ર છે તે સમયે મન ભલે બગડે પાપ ન થાય થોડા સમય પછી થશે તેથી ઋષિ મુનિઓ જે મર્યાદા બનાવી છે આપણા કલ્યાણ માટે છે મર્યાદા મન ને પવિત્ર રાખવા માટે રાખીને બ્રહ્મચારી ના ધર્મ સમજાવે રામાયણમાં વર્ણન આવે છે એક વાર રામચંદ્રજી લક્ષ્મણ ની પરીક્ષા કરી હતી લક્ષ્મણ તારા ભાભી ના ચંદ્રહાર છે તે જોયો લક્ષ્મણજી ના પાડી મેં જોયું લક્ષ્મણ તારા ભાભી ના હાથ ની આ બંગડી છે બંગડી તો લક્ષ્મણજી એ કહ્યું છે હું ચરણ વંદન કરતો હતો ત્યારે ચરણ ના જોયા છે આખ ઉછી કરીને સાબુ જોયું નથી માતાજી ના ચરણ રાખીને હાથ જોડીને ઉભા રામચંદ્રજી ઉભા થયા છે લક્ષ્મણ ને આનંદન આપ્યું છે મારો લક્ષ્મણ મહાત્મા સંપત્તિ થી થોડું સુખ મળે છે સંયમથી બહુ સુખ મળે આંખ સંયમ જીવ સંયમ મન સંયમ લક્ષ્મણજી સંયમ ની મૂર્તિ છે આ સિનેમા વાળાને તો પૈસા જ કમાવવા છે જાણીને ખરાબ ખરાબ ચિત્રો બતાવ્યું જોનાર નું મન બગડી જાય જીવન બગડી જાય ખરાબ ચિત્ર ની અસર મન ઉપર થાય શ્રગાર ના ગીત સાંભળે શ્રંગાર ના ચિત્રો જુએ એનું મન પવિત્ર રહેતું નથી બેટા સાવધાન રહેવાનું છે મોટા મોટા ભૂલા પડ્યા છે બેટા આજથી ઘરમાં જમવાનું નહી મધુકરી માગવાનું મધુકરીમાં જે કઈ મળે ગુરુદેવને અર્પણ કરે ગુરુદેવ સાદું વિદ્યાર્થી એના શરીરમાં ખોટી ગરમી ઉત્પન્ન થાય જે શક્તિ નો વિનાશ કરે છે દૂધ ભાત છે રોજ રોટલી છે સાદું ભોજન કરવા મહારાજ સંધ્યા કરે છે સાક્ષાત જગન માતા પાર્વતીજીમાં ભિક્ષા આપે છે છ સાત વર્ષ નો બાળક નિર્વિકાર હોય છે લંગોટી પહેરે સંધ્યા ગાયત્રી કરે તો વામનજી મહારાજ ના જેવો દેખાય વામનજી નું પ્રાગટ્ય બિહારમાં થયું બિહારમાં ગંગા કિનારે દ્વાદશી ના દિવસે ઘણા સંતો મહાત્મા દર્શન કરવા જાય છે વામનજી મહારાજ પ્રાગટ્ય બિહાર થયું છે ત્યાંથી વામજી મહારાજ આપણા ગુજરાત આવ્યા ધીરે ધીરે ચાલે છે બધા વંદન કરે છે ભાગશાળી છે જેનીતિ શુદ્ધ છે ભગવાન ના નામમાં રમે છે મળમૂત્ર ભરેલા શરીર સાથે રમવા જે સુખ સમજે એ અભાગ્યો છે પશુ પક્ષી પણ રમે છે લંગોટી હાથમાં કમંડલ છે માર્ગ માં બધા વંદન કરે છે પરિચય કરવાની ઈચ્છા થાય સત્કર્મ ની પ્રેરણા મળે બ્રહ્મ તેજ આંખમાં લલાટ માં હોય કેટલાક લોકો શિયાળામાં વસાણું બહુ ખાય પરિચય વિના જેને વંદન કરવાની ઈચ્છા થાય માર્ગમાં બધા વંદન કરે છે અનેક દેશો ને પવિત્ર કરતા કરતા શ્રી વામનજી મહારાજ નર્મદાજીના કિનારે ઉપર થી નીચે ઉતર્યા નથી કોણ આવે છે ના ના સૂર્ય નારાયણ નથી બાલ સ્વરૂપ છે હાથમાં કમંડલ છે લંગોટી પહેરી છે કોઈ બ્રહ્મચારી આવે છે બ્રાહ્મણો વાતો કરે છે અને તે સમયે વામનજી પ્રવેશ કર્યો જય જય વામનજી મહારાજ સાત વર્ષના છે ઋષિઓ વયો વૃદ્ધ છે અને તે મોટા મોટા વયો વૃદ્ધ ઋષિઓ ઉભા થયા ભલે દરિદ્રીઓ બ્રાહ્મણોમાં ધન નહી માન નથી બ્રાહ્મણોમાં બ્રહ્મ તે જ નહીં માન ક્ષત્રિયો જે બળવાન હોય તે શ્રેષ્ઠ ગણાય અને વૈશ્યોમાં જે ધનવાન હોય એ શ્રેષ્ઠ માન્યું તો મંદિરમાં એને આગળ લઈ જાય છે એ શેઠ ને માન નથી એના સંપત્તિને માન્યો છે વૈશ્યોમાં સંપત્તિને માન છે ક્ષત્રિયો શક્તિ ને માન છે અને બ્રાહ્મણોમાં બ્રહ્મ તેજને માનશે સાત વર્ષના વામનજી મહારાજ છે દોડતા ગયા સ્વાગતમ સ્વાગતમ દર્શન કરે છે ચરણ માં પાદુકા છે શ્રીઅંગ મેઘના જેવું શ્યામ છે લંબુ ટીવી ના બીજું કોઈ વસ્ત્ર નથી હાથમાં કમંડલ છે સ્વાગત કર્યું છે આ બ્રહ્મચારી મહારાજ મારે પૂજા કરવી છે તૈયારી કરોના ની ઝારી માં પવિત્ર નર્મદાજી જળ લઈ ને આવ્યું રાણી સાથે અને જોવા માટે દર્શન માં હૃદય પીગળે છે અરે સખી આ બાળકની માવ બહુ પૂન કર્યું હશે આવું બાળક જે મા ના ગોદ માં રમે એ મા ને કેવો આનંદ થયો મેં ઘણા જોયા આવો જોયો નથી બ્રહ્મ તેજ મેળવીને વિધાતા એમનું આ શરીર બનાવ્યું છે શરીર તેજ ઓાય વિંધ્યાવલી રાણી વાવનજી મહારાજ ચરણમાં જળ અર્પણ કરે ચરણ માં કમળ નું સ્વસ્તિક નું ચિન્હ દેખાય છે વામજી ના નખ તો રત્ન જેવા ચમકે છે સમયે બ્રાહ્મણો વેદ મંત્ર બોલવા લાગ્યા છે ચરણ બલી રાજાએ મુખ મા પૂજા કરી છે બઉ કૃપા કરી આજે ઈચ્છા થાય છે મારું રાજ હું તમને અર્પણ કરું જ્યાં પ્રેમ જાગે છે ત્યાં કઈક આપવાની ઈચ્છા થાય છે ઈચ્છા થતી નથી ભૂમિ દાન કરું મહારાજ આપને લગ્ન કરવાની ઈચ્છા હોય તો કન્યા દાન કરવા પણ હું તૈયાર તમારા જેવો જમય મને ક્યાં મળવાનો સંકોચ રાખશો નહીં જે માગો મીઠાસ વધારે હોય વખાણ સાંભળ્યા પછી હૃદય છોડું પીગળે છે એના વખાણ કરો એના માતા પિતાના વખાણ કરો આજકાલ શ્રીમાન લોકો ના ઘરમાં સ્ત્રીનું રાજ હોય છે પ્રહલાદજી ના વનમ થયો છે પાંચ વર્ષના પ્રહલાદજી હતા તેમનું વચન સત્ય કરવા માટે સ્તંભ નરસિંહ ભગવાન પ્રગટ થયા પોતાનું આયુષ્ય દાન માં બ્રાહ્મણ નું આયુષ પૂરું થઈ ગયું હતું વિરૂચંદ રાજા એ વિચાર કર્યો બ્રાહ્મણ ની જગત ને બહુ જરૂર છે બઉ ઓછું લઈને સમાજ ને જ્ઞાન આપે સમાજ નું અજ્ઞાન દૂર કરે જે ઓછું લે છે અને વધારે આપે છે એને બ્રાહ્મણ કે વધારે લઈને ઓછું આપે એ વાણીઓ કહેવાય વધારે લે છે ઓછું બ્રાહ્મણ ઘણું આપે છે જ્ઞાન દાન સર્વ થી શ્રેષ્ઠ દાન છે બ્રાહ્મણ નું આયુષ થયું હતું વિરૂચંદા એ કહ્યું મારું આયુષ તમને તમારી જગત છે તમારા પર દાદા હિરણ્ય કશ્યકુ મહારાજ બહુ બળવાન હતા દેવો નો પણ પરાભવ કરેલો મને એવું દેખાય છે બઉ ઉદાર છો મને વિશ્વાસ છે હું જે માગીશ મને મળવાનું છે ભલે રાજા ને વચન માં બાંધ્યા છે મને મળશે કેવું બોલે છે મારા પગ થી આપીને ત્રણ પગ પૃથ્વી નું દાન લેવા આવ્યો છું બલી રાજા એ જયારે સાંભળ્યું છે મહારાજા તું બહુ જ ઓછું કહેવાય દાન લેનાર ને સંતોષ થાય ઠીક છે દાન આપનાર પણ સંતોષ થયો મને સંતોષ થતો નથી મારો પોતાના મુખ થી આપે છે મારે બોલવાની ઈચ્છા તો નથી હું શું કરું આજે મારે બોલવું પડે છે આ જગત માં મારી પ્રસિદ્ધિ છે આજે મારા ઘેર માગવા આવ્યા છો ફરીથી બીજા કોઈના ઘેર માગવા જાઓ એ મારા માટે સારું નથી તમે સંતોષી બ્રાહ્મણ છો લો પ્રવૃત્તિ કરવી પડશે તમારા જેવા તપસ્વી બ્રાહ્મણ ને ભગવાન ની ભક્તિ છોડીને પૈસા માટે પ્રવૃત્તિ કરતા દુઃખ થશે હું પૈસાનો પાછળ પડ્યો છું તમારા કુટુંબ નું સારી રીતે પોષણ થાય તમે આખો દિવસ સંધ્યા કરો ગાયો તમે તપસ્વી છો આ બહુ જ ઓછું વધારે સ્મિત હાસ્ય કર્યું અને કહ્યું છે રાજન તમે તોભથી પાપ કરતા હતા એવું મેં સાંભળ્યું છે બ્રાહ્મણના જીવનમાં સંતોષો ગયો સાધુ અને બ્રાહ્મણ લોન છે વધારે લઈને હું શું કરું મને વધારે જોઈતું નથી બલી રાજા ને થોડો અભિમાન છે બ્રાહ્મ જે વસ્તુ ની બહુ જરૂર હોય એટલું દાન લે તે યોગ્ય છે હું કોઈના ઘેર માગવા ગયો નથી આજે તારા ઘેર માગવા આવ્યો છું એ ગ્રહસ્થ નાટલા ઉપર બેસીને હું સંધ્યા કરતો મને ઓળખે નહી બહાર ગયા હતા અને તે આવ્યા મને પૂછ્યું કે મારા ઓટલે કેમ બેઠા કરવા દિવસમાં બધું જોઈ જાય છે એ રાત્રે પાછા ચોરી કરવા આવે છે આ ઓટલો મારો છે માનવને બોલવાનો વિવેક નથી અરે તંત્ર મેલકી ની થોડી જગ્યા હોય આખો દિવસ ગાયું છે બેસીને હું આવા તપસ્વી બ્રાહ્મણો જગત માં છે તેથી પૃથ્વી ટકી છે પાપુ છે પ્રત્યેક ગામમાં ભગવાન એક સતી સ્ત્રીને રાખે છે જે ગામમાં સતી સ્ત્રી નથી એ ગામમાં વરસાદ થતો જ નથી અને પૃથ્વી ટકી છે ધન્ય છે તમારા માતા પિતા ને સંતોષ થયો નથી તમને કોઈ પણ વસ્તુની જરૂર પડે ફરીથી મારા ઘેર આવું આ ઘરમાં જે કઈ છે તે બધું તમારું છે તમારા આશીર્વાદ થી મળે છે ફરીથી હું તમારી સેવા કરું વામનજી સ્મિત હાસ્ય કર્યું અને કહ્યું તૈયાર થયા છે યજ્ઞ મંડપમાં શુકરાચાર્ય વિરાજતા શુક્રાચાર્ય વામનજી ના દર્શન કરે છે ચરણથી મુખાર બિંદ સુધી સર્વાંગને નિહાળે છે કોણ છે તું જાણતો નથી હું એને ઓળખી ગયો જેવો દેખાય છે તેવો નથી અત્યારે બાળ સ્વરૂપ ધારણ કર્યું છે ધરતીને આપશે ત્યારે વિરાટ સ્વરૂપ પ્રગટ કરશે વૈકુઠ નારાયણ ત્રણ પગ પૃથ્વી નું તું દાન આપીશ બેસવાની પણ જગ્યા રહેશે તારું બધું બે પગ આવી જશે તને પાતાળ માં દેશે દાન આપવાનો મુખ્ય અધિકાર ગ્રહસ્થ છે સાધુ આવે બ્રાન આપવાનો મુખ્ય અધિકાર તો ગ્રહસ્થ ને છે સાધુ સંઘ્રહ કરે નહીં અને દાન આપવાની પણ બહુ ઈચ્છા રાખે ગ્રસ્ત દાન આપે અતિ દાન આપે સારું નથી દાન વિવેક થી આપવાનું છે